હા એ બધી અજ્ઞા એ કરેલું એ પ્રજ્ઞા થી જાય કઈ કયા કહેજ નઈ નીકતા હોય છે એને જાણે જા પકડી કરવાનો એવો કે જયારે વધારે કામો વ્યસ્ત થઈ જાય વ્યવહારમાં કરતો હોય જયારે તે વખતે એનો આમ જે હોય તો બસ જોઈએ એટલે પેલું તે વખતે પણ એવું કે ના ચાલે કરવાનું એવું વ્યવહાર તો રહેવાનું ક્યાં જાય તો ઓછું થતું ને ઓછું વ્યવહાર ઓછો થતો જાય ના રાત પડે એટલે કે દેવું છે સતી રાત ક્યારે પડે કે જયારે સતીશ પૂરો થઈ જાય ખલાસ થઈ જાય ત્યારે પડવાની છે આજે રાત પડે ત્યારે જેમ કહ્યું બસો રાત્રે ઉઠી થઈ જાય એમને ને રાત ક્યારે પડે કે જયારે સતીશ ખલાસ થઈ જાય ત્યારે અને પેલું તો આપડે ઘરેલો માલ ખાલી થઈ જતી નિર્મળતા રહે ઓછા ઉપાય છે આ બોમો આ બોમો ખાલી થઇ જાય મળે જયારે ઓછું ઓછું થાય છે ઓછું બધું થાય છે નવું આવત નથી આવત શું રે પછી મારે તો એનું ખાલી થઈ ગયું બરોબર હું તમને એનું ભગવાન નથી અચ્છા પેલન્ટ છે આદર ને મારું ના તમારી બાઉન્ડ્રી નો તક અમારી નહી શું લખેખ <shory> કરે yes મન બચન કાયા ની જે સંગીત ક્રિયાઓ થી હું અસંગ છું હવે આપણી જે બોલીએ છે જેમત બોલે છે એ જાતનું એમ કે ચૂંટાપો નું જે રહેવું જોઈએ તે નથી હતું બરોબર ના એટલે એવું સમજતી સમજીએ કે આ હિંમતભાઈ બોલે છે પણ અનુભવું જોઈએ પૂરતી વખતે તમારી બીજે વાતચીત થાય બધા સાથે બોલે છે પણ જયારે વ્યવહાર માં સત્સંગમાં જયારે વાતચીત થાય ત્યારે હું આ હિંમત ભી બોલતા હોય બોલે વાણી અઘુ ઓછું બોલો છે ખબર પડે ખ્યાલ રહ્યો હતો એ માણી જેવું ખ્યાલ રહ્યો હતો ઘંટ નો થાય એટલે ઉપયોગ શું કેવાય આપણો તે વખતે ઉપયોગ શું કેવાય એ ઘરે ઘંટ નો અપરાધ છે ઘણો અપરાધ છે જોઈ લઈએ અપરાધ થયા રીતે છે અને અપરાધી શું ગયા બધા ઉઘાડા થાય છે અને તેને પોતે જાણે છે એ જોણે તો અપરાધ માંથી મુકતો અપરાધી જ્વા એટલે અપરાધ કરીએ પછી સહી થયા છે જે દુદાય બદલ આપતું હતું તે જ અભિપ્રાય એમાં દુખદાય લાગે છે અને જેમ પોતાનું તે અભિપ્રાય અભિપ્રાય બદલી ગયો દુનિયા બદલાય છે અપરાધી અપરાધ માં નાયા કરે જે અપરાધી એ નિપરાધી ના થઈ જાય આ તો નિરઅપરાધી છુ ને અમેરિકા દિશા એ નિ આપડે લખ્યું છે નોટો છોકરી હાલે ઘડવા જે આપે મારો ટાઈમ છે કલાકે ના થાય છે અને બઉ થાય પચી ઓછા વધારતા વાળા થયા નહી બરોબર પણ હા કલાક બે બે રૂપિયા વખત ગણેલો ફો બે રૂપિયા ની આઠ બચા પૈસા ની ખોટ પડે બેંક ના એકાઉન્ટમાં બચા પૈસા ની જો ભૂલ પડે તો એ બે કલાક પછી ઘનગન કરીને તો હિસાબ બેંક બંધ કરે એ લોકો ને એવું છે હું તો આવું બધું ગણવું તમે સાથે હજાર રૂપિયા ભરત ને આપ્યા હા એ તો આ હતા દાદા ના આપી ભરત એ બધી કોઈ ને કહે છે હું આવું છું પેલા ફસાયેલ ભરત ફરી ગણ્યા નથી ભરત મને હાલે સાહેબ અને શંકા પણ આપી બીજું કહે છે ને શંકા શંકા હોય શું એટલે હાલ બધાને કલ ઘર ગણી લેતા મારી પાસે શંકા ના આવી દાદા ગોટા લ્યા ના <imples> ઓછાયા છે માટે મારે દરેક એટલે બધી નહિ પણ તમને ચેતુ હોય તમારી ચિંતા થઈ નથી કરાય થોડી જાય ખરાબ થઈ રહ્યું અને એક માલ માંથી આપડે હોટલ માં લઈ જવાના પછી હા બધા શંકા હું તો બહુ વાંધો હતો ને લોકો ગમ આવું મારું આ ગે કઈ કહે મારું આ ટોપી લે આપડા રમી તો પણ લાવું ને બાર બે આના ઓછા પેલે થી ચાલો પેલો આરોપ આપણા મનમાં શંકા પણ થઈ ગમે આપડે પ્રેમ તૂટી ગયો ને બી આપડે ગલા માણસ આપડે ચલો કે લઈ નઈ કરો નઈ આપડા પ્રકત આવડે જ મારે ગોઠો લેવા જે દરેક જે દરેક દુકાન બધે રૂપિયા વધારી દેતા આપી કરતા રાજી શું બે રૂપિયા એનું મન દેખાય મારું મન તો દેખાય ને છે મારા જુના ઠગ આ વિચાર મે નહીં જે ઘેર આવ્યા ધંધા સંઘ વાત નહીં કરી કોઈ એમ કે તમારે ધંધા વાત કરી હતી એ વાત તો માન માં ધંધો ચાલ્યો ધંધા સમજ ની વાત નથી કરી ધંધો ચાલ્યો તમારું વર્તન છે બધી બહુ જાતના છે લોકો ધંધામાં ઉપલબ્ધ પૈસા શા માટે કાળે ધંધામાં લોકો ઉપલબ્ધ પૈસા શા માટે કાળે છે ધંધામાં લોકો ઉપલબ્ધ પૈસા હતી પૈસા બધા આવે ઉપલબ્ધ કરવું પડ્યું કાયદો ખોટો છે ઉપલબ્ધ કરવું એવું કાયદો કોઈ નો ઉપલબ્ધ કરવું પડે કચ્છ બીજું બધા વેપારી કરવું પડે એ કોઈ વેપારી બાકી નઈ જે કરું સર ચોરી તમારી વાત આવે ના ના પછી આજે આપડા કાયદાઓ કર્યા આ કાયદાઓ કર્યા એક બાજુ આ ચાલે આપડે તો ગુનેગાર ને જોવા જય શક્તિ હાસ્થિત કાયદા કયા વ્યવસ્થિત પેલો પકડાય છે પણ વ્યવસ્થિત નાટું કરે છે કે ચોરી કરે છે તે વ્યવસ્થિત છે બે નંબર ના પૈસા દુધા એક નંબર ના છે બે નંબર ભાવ ઓછો હોય ચોખ્ખા થઈ જાય તો આપણા કું લાગે ને અત્યારે બીજા બહાર ના લોકો અહીંયા બધા દઈ જાય આને શાંતિ વાંધી વધી થાય પણ પોતે શુદ્ધ થયું માટે પોતે અપરાધી છે માટે અપરાધી પણ છૂટે નહીં અપરાધી પણ અપરાધી પણ છૂટે નહીં એમને પ્રશ્ન એવો હતો કે સતીષભાઈ અત્યારે એમની માટેની વાત કરતા હતા તો તે વખતે સતીષભાઈ ને શુદ્ધ ઉપયોગ માં રહ્યા એવું કેવાય હા એને અપૂરવા માટેની વાત થતી હતી એ વાત કરતા હતા એ વખતે સતીષભાઈ નો શુદ્ધ ઉપયોગ એવું કેવાય સતીશભાઈ નો શુદ્ધાર્થ ના ઉપયોગ ઉપયોગ તમારે શું કેવું છે ने कर कर से सतीश भाई जरे बात करें जय बा आते चलती थी સતીશભાઈ નો કેવો સતીષભાઈ જયારે આ વાતચીત ચાલી હતી તે સમયે એમનો પોતાનો ઉપયોગ કેવો રે સતીશભાઈ શું કરે જાણે એટલે બસ આપણે જોવાની નવ કલ્પો એ બધું છે ઝડી થશે પતંગ ઉડાવું છું એવો મને વિચાર આવ્યો એ મને વિચાર આવ્યો મેં જોયો મેં જોયું એ પણ એક વિચાર કરો એમ પૂછે છે કે મને એવો વિચાર આવ્યો કે હું પતંગ ઉડાવું છું એવો વિચાર આવ્યો કે હું પતંગ ઉડાવું છું એને મેં જોયું તો એ પણ એક વિચાર ના કેવાય વિચાર કેવાય વિચાર તો એ પછી જ્ઞાતા દ્રષ્ટા કેવી રીતે જ્ઞાતા દ્રષ્ટા હોય ને જાણ્યું આ બધું જાણીએ વિચાર છે એવું પૂછાય ઉમાકાન લઈને જે જોયું એમ કે વિચાર આવ્યો વિચાર ને જોયો અને જાણ્યું તો જાણીએ વિચાર છે એ જાણવું જોઈએ દ્વારા થાય છે કુદરત ખરી પડ્યું પછી કશું ભરેલો તો ખરી પડ્યું ગજુગા કુદ જોવું તો શું ઉપયોગ ગાય ને શુદ્ધ જોવી બીજાને શુદ્ધ જોઈએ તો શું હા કામ ખૂબ ને આપણે જોઈએ કટર મારી તો આપણે શુદ્ધ શું કરું શું થાય છે અને ધીમી જોઈએ મારે તેથી આપણે સુધારા નથી આમ ન હોવું હોય શું કરું દાદા એ ધોલ મારતી વખતે જે ક્રિયા થઈ એની સાથે જે ક્રિયા થાય એ પણ જોવા વિષય ને એ બધી દેખાય આપડે નિર્દોષ જોયા તેને સુધી જોઈએ છે તેને સુધી અનુભવી પૂછે છે કે આપડે કોઈને નિર્દોષ જોયા તો નિર્દોષ જોયા તે સુધ ઉપવાય નિર્દોષ જોયા ખબર પડી કે આમ નિર્દોષ જોવાનું હોય ને નઈ નર્દોષ વાળ હોય છે કે નઈ ના આમ વ્યવહાર તો કહું પણ આપડે નાનકડી તો નિર્દોષ દેખાય ને થાય ના હોય ત્યાં સુધી જગત એમાં બધા નિર્દોષ દેખાય નહીં ને દેખાય ને હોય હોય નહીં દોષિત એટલે શું નથી બન્યું કે એને સત્ય માનવું જગત વ્યવહાર ભ્રાંતિ નિર્દોષ દેખાય જ કારણ ઉપયોગ છે ઉપયોગ એવું ખબર છે શુદ્ધ ઉપયોગમાં જેમ છે તેમ દેખાય છે બધા બધા દેખાય દઉં કરો અમારા યુપી ના ઓફિસર આવે છે અધ્યાત્મ જ્ઞાન વિરોધાભાસ હોય જ્ઞાન અધ્યાત્મ વિજ્ઞાન વિરોધાભાસ કોઈ જગ્યાએ ના જોઈએ તારો બલવો જ જોઈએ ભયંકર દોષો મુક્ત થઈ જાય ભયંકર દોષો મુક્ત કારણ કે સંસાર ની બહાર ની કોઈને સંસારી ને વિચારતા હોય આ તો સાઈડ નો સર આઉટ વિ સાથે રાખે જોડી છે જોડી તૂટે ના ભાવિ હોય એક ધર્મા ધર્મ ની પર આ વસ્તુ છે લોક ધર્મ ના વિચારમાં હોય વિચાર માં અને આ વિચાર તો હોય જ ને આ વિચાર તો બહાર કરો તો આ સારી વાત કરો છો વિજ્ઞાન છો ચાવો છો વિજ્ઞાન સૂચો છો એવી તું અને વિજ્ઞાન સૂચો બઉ ભે તો નિર્દોષ જોવાય એમને નિર્દોષ થઈ ને એમને નિર્દોષ જોવાય તો ના ચાલે તો કે એમને નિર્દોષ કેવી રીતે દેખાય નિર્દોષ હોય શકે એમને નિર્દોષ હોય શકે સરકાર થી નિર્દોષો દોષિત છે નિર્દોષ દેખાય એમ કેવાય નિર્દોષ જ દેખાય નિર્દોષ જ છે દોષિત છે જ આ તો પોતાના દોષે કરીને બીજા દોષ દેખાય એ જાનથી છે પોતાનો તો બીજા તો લઈને ના આવ્યા નિમિત્ત છે આપડે આપડે હવે અપાયા જ કેમ નિયમથી અપરાધ તો પોતાનો એનો અપરાધ થયો આપડે અપરાધી થયા તો સંસાર થયો અપરાધી ના થતો એટલે આરાધના તેથી કરવી પડે સિદ્ધાર્થમાં આરાધના તેથી કરવી પડે અપરાધી થયા અપરાધી નહી બધું આખું જગત અપરાધી છે અપરાધ ન થાય લાવો નઈ મળે અપરાધી છે રાતે ગયા ને એ થયેલું શું થયું પેલું કેન્સર થયું કેન્સર એટલે બઉ એને ધ્યાનમાં રે છે ને બઉ સુંદર છે કે નઈ આ ચમત્કાર નથી આ પણ બહુ બન્યા છે આવા ઘણા કેસ બન્યા ઠાકોર જોઈસ જ કલેક્ટ કરી સીધા અમદાવાદ કરી આપી વિધિ આપી અને ત્યાં વિધિ કરી શરીર ખરેખર તો કરવું શું વસ્તુ હરકત તો આવે ને ગાડી હાથમાં ડીલ થતો નથી વ્યવહાર ડીલ થાય શું થાય એન્જિન ડીલ થાય કે એન્જિન ડીલ થાય જે ગાઈડ ડીલ થયું હોય ને તો જોવા જઈએ તો ચડાવતા હોય તો જોયા ધીરે આપડે કારણ યોગ થી પૂર્વ પ્રયોગાદી કારણના યોગ થી જો એટલે ધર્માસ્તિકા અને ધર્મસ્તિકા એ બધા પેહલા ચાર થયેલા છે એટલે આ પૂર્વ પ્રયોગ એટલે ચાર થયેલો પૂર્વ પ્રયોગ એટલે ચાર્જ થયેલું તેથી આ એના કારણથી આ યોગ એના કારણ નો યોગ એટલે ડિસ્ચાર્જ થી વાહાડી દેશે ધર્માસ્તિકા એ પોચાડી દેશે પણ પૂર્વ પ્રયોગ એટલે ડિસ્ચાર્જ થયેલું છે માટે આ ડિસ્ચાર્જ થાય અત્યારે કઈ કરતા નથી અત્યારે કરતા પદ નથી ઉર્ધ્વગમન તેનાથી ઉર્જ્વગમન કે છે કેમકે છે ઉર્જાગમન થયું એ પોતાની શક્તિ થી કર્યું કામ કર્યું ના એ હોય નહિ કશું શક્તિ જવા નિર્માલ જે છે કેવો છે અહીં આવવાયું ને પૂરો પ્રયોગ તો બાકી રહ્યું નહીં ને બાકી રહ્યું હતું ને સાદી અનંત અનાધિ રહેશે એટલે કાયમ માટે અનંત જ્ઞાન સહિત કેવું સમાધિ સુખ જનો હા એક એક સળવાર પડે ને શું કેમ આખું બ્રહ્મા આખા બ્રહ્માડ્યા એ સુખ ને જગતે જોયું નથી વાંપ્યું નથી એને શ્રદ્ધા નહી બેઠી શ્રદ્ધા બેઠી આમાં સંસાર નો મોહ રહે નહિ કોઈ જાત સંસાર ખોટો છે એથી છૂટી ગયા મોટો છે આ બધા માં જે તારો મો છે ખરું કે છે ખોટું કે સાધુઓ બધા કરે છે કારણ કે ઉદય કરવું કરે છે એ નથી કરતા કારણ કે આ વર્લ્ડ માં કોઈ માણસ સંદાસવાની શક્તિ વાળો પાક્યો નથી જયારે સંદાસવાની શક્તિ હોય એવા વર્લ્ડ માં કોઈ પાક્યો નથી પાકશે નહીં તમારું અટકશે તારે ખબર પડશે કે આ તમારી શક્તિ નથી તો રીચી ખબર પડે જયારે અટકાય થાય ને ત્યારે હા શું થયું કે હવે શું કે सिद्ध गति में पोचाड़े के आत्मा ने कई एक तो आत्मा नामी सभा અને એક બાજુ આ અને ધર્માસ્થિકા હેલ્પ કરનારું મદદ કરનાર ગતિ સહાય વિજ્ઞાન આ જે અધ્યાત્મ વિજ્ઞાન ને જગત માં ખુલ્લું થયું નહીં ને ગોદાડે વિજ્ઞાન છે અધ્યાત્મ વિજ્ઞાન નથી અધ્યાત્મ વિજ્ઞાન તો આત્મસન્મુખ વિજ્ઞાન હોય કેવું હોય આત્મસન્મુખ કરાવડા હોય આ તો અધ્યાત્મ આવવાના બધા માર્ગો છે બધા સૌથી ઉત્તમ માર્ગ તો નબળી નબળી બંધ કરે છે નબળી ખરાબ થઈ જાય ઉત્તમ માર્ગ નબળી ખરાબ થઈ જાય આધી વ્યાધી ઉપાધિ ઓછી જાય નિરૂપાધિ સુખ પ્રાપ્ત થાય એવો સારા ઊંચા ઊંચી વસ્તુ એ માર્ગ સારો એ આસપાસ જો ના હોય કાજલ ના હોય પથરા ના એવું હોય બધા રોડ ને અહિયાં અધ્યાસ માં આગળ ભેગું તો આનું બધા રોડ ને અધ્યાસ માં પૈસા એક જ માર્યું મો માર કરો એવું નથી વિચારવંત માણસ ને એક ક્ષણ વાર આક્રમણ ના થાય એવું જગત નથી કરોડ રૂપિયા હોય સ્ત્રીઓ ચાર હોય છોકરા હોય બંગલા હોય તો અવિચારવું એટલે શું મોહ મોહ એટલે બુરછા બુરછામાં તો વિચાર ના આવે શું એક શણવાર નિર્ભતા પ્રાપ્ત થાય એ જગ્યા નથી જયારે વટે જાય ત્યારે ખબર છે ને પછી ભય વાર ની જગ્યા ન હોય કોણ ભાઈ જાગૃતિ હોય છે ને આ શાસ્ત્રકારો કહ્યું ને કે જગત આખું ઉગાડ્યું કે ઊંઘે છે ઉગાડી વાકે ઉંગે છે આખું જગત ને કે છે શાસ્ત્રીકારોસ્ત્રીકારો ની જવાબદારી કરી જવાબદારી આજનું આ આવતા નું કરે છે તેને આવતા આવતા નું હિત જાણે તો એને તે ઉઘાડી વાકે ઊંઘ નાખે ન જોઈ લો અસર ના થાય પણ આમ મોટા ઉતર્યો છે બહુ ઉતરે ક્યારે કોક સાઈડકાલ હતા તારે અપમાન કરે તારે ઉતરે આવો સાહેબ આવો સાહેબ કોક નફરા ઘર માંથી બહાર નીકળી છોકરો છોકરો આડું આવડું બોલો શું શું બોલો ત્યાં માજી યા છોકરો બોલ્યો તેથી ખારો હતો તે ખારો બાળક પડતો હતો મીઠો લાગતો હતો